એ આવો આવો આવી ગયા બધા અરે વાહ ભાઈ અમદાવાદમાં બેઠા બેઠાભાઈ વાર્તા ઓહો આવો આવો દર્શિલભાઈ સાંભળો સાંભળો હું છું વાર્તા કહેનારો અને આ જે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો અરબસ્તાન નામનો દેશ આ દેશ માં ખલીલ નામનો એક વેપારી રે એ તો વેપાર કરે ઈરા મોતી ને કપડા નો ભાઈ એક એ બાજુના ગામે પોતાના ભાઈ બન્યા ગયો વાતોમાં રાત પડી ગઈ એટલે સવારે ઉઠીને જોયું તો ઘોડો ગાયબ એને તો બૂમા બૂમ કરવા માંડી જેને મારો ઘોડો લીધો હોય તો જલ્દી આપી જાઓ જેને મારો ઘોડો લીધો હોય તો જલ્દી આપી જાઓ નહી તો હું મારા પિતા જેવું કરીશો કે ઘોડો ગામની નજીકમાં ચરતો હતો કોઈએ તે જોયો ને એને લઈ આવ્યો એટલે એ તો તરત ઘોડા પર બેઠો ને ચાલવા માંડ્યો તબડાક તબડાક તબડાક તબડાક કરતો એ જતો હતો ત્યાં એના ભાઈ બંધ પૂછ્યું એલા ખલીલ ઉભો રે ઉભો રે મારી વાત સાંભળો ના મળ્યો તો તારા પિતાએ શું કર્યું હતું એ તો કે ખલીલ હસી પડ્યો એમનો ઘોડો જડેલો નહી એટલે એ ચાલતા ચાલતા પોતાના ગામ ગયેલા તો ભાઈ તમને બધાને મજા પડી ને દર્શિલ ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો